પરમાત્મા બે શબ્દ બોલે છે તમારા બે શબ્દો ખુદા અને અલ્લાહ એવી રીતે બોલે છે એ અલ્લાહ એ પરમાત્મા ની જગ્યાએ છે અને ખુદા એ ભગવાન ની જગ્યાએ છે આપ ખુદી માં નહી ખુદ માં જરો મુકામ ના હોય તે આપ ખુદ માં હોય તેમાં હોય આપ ખુદી કરે છે ને તમારે તમારા દેશ માં કરે છે આપ ખુદી અને ખુદ ને જાણે ખુદા ઈ સત્તા પ્રાપ્ત થઇ જાય ખુદ ને જે જાણે હા દાદા ભગવાન નથી શું નામ એમનું કહ્યું તું ઇસ્માયલ ભાઈ આ દાદા ભગવાન ના એમ આ તો ભાદરના પટેલ છે જે પ્રગટ થઈ ગયા છે બધું ફોર્મ મળે તમને માણસ ખુદારૂપે હોય નહિ તો કેમ એવું લખ્યું છે કારણ કે માણસ ખુદા રૂપે થાય એવી વાત કેવાયુ ઠોકીને આ ભૂતો એકલો જ હોય ને એના ગમો પાંચ હજાર માણસ પાંચ ભૂતો ભગવાન થઈ જાય ખુદા થઈ જાય માયુ ઠોકીને ખુદા થઈ જાય એ ચાલે નહી ખુદારી ભાષામાં શું છે ખુદા કે ના હોય નઈ તો હોય તો મારી ઠોકીને થઈ જાય બધા બાદ્યા બાદ થઈ જાય મારી ઠોકીને ખુદા થઈ જાય તમને ગમે ખરું મારી ઠોકીને ખુદા થાય અને માર ખાઈ ખુદા થાય તમે કે ના કરો ખુદ ને જાણે ખુદા એ તમને ખુદ ને જે જાણે ખુદા અને ખુદ ને ના જાણે ખુદી કરે છે ખુદાનો અર્થ ગમ્યો નાગર નો પણ તે ભણેલા મુસલમાન ને કેવાય હોય હોય કલેક્ટરો જેવા હોય તેમને ખાનગી આ ખાનગી વાત કેવાય કે ખુદાઈ સત્તા જો જાણવી હોય ખુદાઈ સત્તામાં આવવું હોય તો ત્યાં આગળ વાત સાંભળવી અને તેને ખુદાઈ સત્તા જોઈતી ના હોય ને આપ કુદ સત્તા જોઈતી આપકુદ સત્તા તો છે બહાર આપ ખુદ કરે બહુ પડે છે ત્યાં એમની ઓફિસ વાળા બધું ખવડાયું ઓફિસ વાળા પૂછ્યું શું છે તમને કઈ બહુ ફાયદો થયો ત્યાં ઘડિયાળ ખોવાઈ ગયું ઘડિયાળ ખોવા ત્યારે જે આપ ખુદ હોય એનો તો જીવ બહુ બળે કે ઘડિયાળ ખોવાઈ જાય તો હવે ઘડિયાળ ખોવાઈ જાય તો એવું ખોવાઈ જાય બી બી પૂછપૂછ કરે ક્યુ આજે નોકરી છોડી પેલા છોડાવવાના મોટી મોટી જેખાડીઓ હોય છે જૈન ની હાથમાં ફૂટ્યો બક્ષ ખુદાને ઓળખવા પડશે ખુદા ને ઓળખ્યા શિવાય અલ્લાહ ભલે નહી અલ્લા ની પીછાણ થાય નઈ ખુદાનું ઓળખાણ થવું જોઈએ ફોટો જોઈને દસ કારણ કે ફોટો છે પણ વાલીયા પડું દેખાય એમ ત્યાં કોઈ વાલિયા ફોટો લાગે જો ના દેખાય ખરાબ કારીતર વાળો છે બધા ને કહ્યું કે ભાઈ પડેલી જોઈએ તમે કે ચાર રાખી છે એમ કે છે કે આપ એમ કહો છો ને કે ચોપડી માં લખાઈ જાય કે શબ્દ રૂપે બહાર પડી જાય તો એ જળ થઈ જાય સાપેક્ષ અમે છીએ તો સુધી પુસ્તક વાંચવા ના કરશો અમે ના અમારી જગ્યા પછી પુસ્તક લેશે અને પુસ્તક એ ના હોય તો પુસ્તક નું જે સાંભળી પુસ્તક નું યાદ રાખી બોલતા હોય તે મનુસ્મૃતિ જેવું સ્મૃતિ બોલશે મનુસ્મૃતિ એ સ્મૃતિ છે ને મનુસ્મૃતિ મનુસ્મૃતિ એ જ્ઞાન નથી મનુ મનુ ભગવાન ત્યાં સર્વજ્ઞ પાસે સાંભળવા જતા એમને જે સાંભળી ને આયા એ પછી લોકો પૂછે એમને કઈક કહો તાર કે મારી સ્મૃતિ માંથી એટલું કઉ આપડે જે બીજા પુસ્તકો માં વાંચી હતી અને એમાં જે શબ્દો માં જેટલો નથી દેખાતો એટલું આપતા દેખાય છે બીજા પુસ્તકો વાંચીએ દેખાતું એવું છે આ ચેતન કેવાય બાકી બીજું ચેતન હોય જ નઈ ને નિશ્ચેતન બધું શું જાર ખાવ એના જેવું સમજ પડે ને મહી ફેરફાર ના થાય અસર ના કરે અમારી પાસે કારણ કે એ ટેપ રેકોર્ડ થયેલી ઉતારેલો છે ટેપ ઉતારો છે આ ટેપ છે અમે છીએ તો એ છે પણ અમારી હાજરી એ તમારું કામ કાઢી નાખે આ શ્રી હોય ને કોઈ વખત જ્ઞાનીપુલ સંપૂર્ણ જ્ઞાની પુર વિતરા જ્ઞાની પુર વખત હોય તે વ્યવહાર ના હોય તો વ્યવહાર બાર હોય પણ તે તો વ્યવહાર ના હોય એ તો બસ ચાકરાત વાળી ઉદય આવ્યું એટલું જ અને આવું વ્યવહાર માં ગુથેલાર હોય કે અમુક જગ્યાએ પધરામણી કરીએ કેવું તેવું કરીએ લોકો નું કામ નીકળી જાય બઉ માણસ ફરી મનુષ્ય થાય એની ખાતરી નું ઠેકાવાણું નથી ફરી મનુષ્ય પણ થાય એ ખાતરી ઠેકાણું નથી સેવા કરવાનું જ્ઞાની મળે તો આપણને એક બે અવતારી બનાવી દે ભલે ક્ષેત્ર માં નથી જવાતું તો અમે કહીએ જવાયું છતા પણ અમે કહીએ શીખ જવાય છે કાઠ શુદ્ધિ કરવા માટે જ્ઞાની પુરુષ દર્શન કરે અગર સંતો સેવા કરી હોય સંતો સેવા કરે ને તેનાથી કાચ શુદ્ધિ હારી થાય સંત તેનું નામ કેહવાય જેને ચિતની મલિનતા ઘણી ખરી ઓછી થઈ ગયેલી હોય ચિતની મલિનતા ખલાસ થવા આવી હોય એટલે સંત કેવાય સંત વટેમાર્ગ નું કેવાય કેવાય એ પોતે વટેમાર્ગો ચાલે ને બીજા વટેડે કે છે મારી જોડે કે છે અને સમજણ પડે તો જ્ઞાની પુરુષ પોતે જ પરમાત્મા પણ આ દેહ ધારી નહી હા નહી ઓળખું ઓળખણ પણ બજુ એ ઓળખ કામ થઈ ગયું